સાંભળવા માટે આમ દૂર દૂર ફીજીમાં બેઠા બેઠા જીયા અને વીરા વાર્તા સાંભળવા એવા છે એમના ચૂંટકુમા સાથે ચુંટકુ અને બધાને સંભળાવજો યશવંતર ની આ વાર્તા છે અને વાર્તાનું નામ છે હમ્પુ હાથી ત્રીજા ધોરણમાં ભણતો હતો અને ખેતરમાં થઈને જઈએ તો બે કિલોમીટરના અંતરે છે રામવનમાં હમ્પુ હાથી અને શુક્રુસિંહ ઉપરાંત બધા હળી મળીને રહેતા હતા રોજ સાંજે સાંજે બધા ભેગા થઈને રમતા અને સવારે શાળાએ જતા એમની શાળાનું નામ હતું રામવન શાળા રામ વન ના બી જે એની શિક્ષિકા હતી એ બોલી હમ્પુ તું ઘણું મોડું કરે છે પહેલો ઘંટ વાગી જાય છે ત્યારે તું ભણવા આવે છે આવું કહ્યું એની આંખોમાં આસુ આવી ગયા ટપ ટપ ટપ આસુ ના ચાર પાંચ ટીપા એના દફતર પર પડ્યા હમ્પુ રહ્યો છે પાસે બેઠેલા અચરું સસલા એ કહ્યું વાત નથી હો રડીશ નહી કાલ થી સમયસર આવજે નિમ્પુ હાથી એ મનમાં નક્કી કરી લીધું કે હવે પોતે મોડો આવવાની ભૂલ જ નહીં કરે સમયસર શાળા એ થોડા દિવસો પછી શિક્ષકો અને શિક્ષિકાઓએ જોયું કે હમ્પુ આથી મોડવા આવવા લાગ્યો છે પાછો અને કામમાં પણ પાછળ પડી ગયો છે ક્યારેક અડધું કામ કરે છે ક્યારેક એનાથી પણ ઓછું હમ્પુ હાથી ને એની આળસ અને બેદરકારી માટે સજા મળવા લાગી કોઈ વાંક વગર એને કોઈ સજા આપવા ઈચ્છતું નતું પણ જયારે વધુ પડતી ભૂલો કરતો તો સજા મળતી જ હતી વેણુ વાંદરી પ્રત્યે પ્રેમ ભાવ રાખતી વધુ ગુણ ક્યાંથી લાવે જ્યારે તેનો વહેલો ઉઠતો ના સમયસર નિશાળે આવતો કે ના ઘરે આપેલું કામ બરાબર કરતો છેવટે વેણુ વાંદરીએ નક્કી કર્યું કે હંપુ હાથી સુધારવો જરૂરી છે એક દિવસ રજા પડી અને બધા તું ઘરે રેજે કાલે હું તારે ઘેર આવીશ હમ્પુ હાથી તો ગભરાયો એને થયું કે કાલે એના શિક્ષિકા એના માતા પિતા એના વિશે ફરિયાદ કરશે અને એમને મળશે પરંતુ હમ્પુ હાથી તો ડરી શકે માતા પિતા વેણુ ની રાહત જોતા હતા હમ્પુ એની શિક્ષિકાને પ્રણામ કર્યા નમસ્કાર કર્યા એના માતા પિતાએ પણ નમસ્કાર કર્યા પછી વેણુ વાંદરીને હમ્પુ માતા પિતા એ કોરડામાં લઈ ગયા બેસવા વેણુ વાંદરે કહ્યું હંપુ ખૂબ તરસ લાગી છે એક ગ્લાસ પાણી લાવ જોઈએ હમ્પુ આથી લાગ્યું કે એની શિક્ષિકા તો એની સાથે સારું વર્તન કરી રહી છે હમ્પુ પાણી લઈ આવ્યો પાણી પીધા પછી વેણુ વાંદરીએ હમ્પુના માતા પિતાને કહ્યું કે આપનો દીકરો મને ગમે છે હું ઈચ્છું છું કે વર્ગમાં તે આગળના નંબરે પહેલા નંબરે પાસ થાય પછી એને કહ્યું જે મહેનતું હોય છે તે જરૂર આગળ આવે છે આવે છે બેન હમ્પુના માતા પિતાએ કહ્યું પોતાની શિક્ષિકાના મોયે આવા વખાણ વાતો સાંભળીને હમ્પુ આથી ખૂબ આશ્ચર્ય થયું કે આ શિક્ષિકા તો મારા વખાણ કરે છે એને પછતાવો પણ થયો અને એમને શિક્ષિકા સારી લાગી અને પોતે કેટલો ખરાબ છે કે હું મહેનત કરું પણ હું એમની વાતને મહત્વ નથી આપતો અને આળસ કરતો રહું છું હવે હું આળસ નહીં કરું ને મહેનતી મહેનત થી સમયસર ઉઠીશ અને સમયસર ભણીશ शिक्षिका थोड़ा समय त्या बैठी फरीपू हाथ बिलकुल बदलाई गो भाई तो भाई तमने आ वार्ता सा मजा पड़ी ने चलो आज आती का How do you...